આપડા વારો આવ્યો બઉ પાપો કરેલો બહુ પાપો કરેલો બહુ પણ અત્યારે જે જનરેશન અત્યારે પચીસ ના છોકરાઓ છે એ જનરેશન લોકો પૂછ્યું ધોળાકિયા કરીને પ્રોફેસર ધોળક્યા નહીં દસ થી પંદર જણા શિશુ ઓળખતા હશે એ ધોળકિયા સાહેબ ને એ ધોળાકીયા મને કે કે તમારા આપતો પુત્રો તમે કેમ આટલું બધું ઉત્તેજન આપો છો મારી પાસે છે તે બ્રહ્મચારીઓ છે અને તે બધા ગ્રેજ્યુએટ થયેલા બધા એન્જિનિયરો થોક્ટરો થયેલા એવા બધા છે ફક્ત મેં કયું લગ્ન કરી લો તો મને સારું અનુકૂળ આવશે તે લોકો લગ્ન કરવા ના પાડે સારું લગ્ન કરવા ના પાડે સારી કહેવાય અમે તો તારી વાઈફ જોડે ફર આરામ થી તું ફર સિનેમા જોયા જાય મોક્ષ આપવા તૈયાર છે નથી પડ્યું તમને શું એવું તમને અનુભવ થયો નથી અમારા ફાધર માં સુખ જોયું અમે ના જો કર્યું કે આ લોકો કેવા તું ખીચે એટલે અમને અનુભવ થયો વાત કરી ધોળકિયા સાહેબ કે છે બઉ માં ધોળા સાહેબ તો કારણ કે વિશેક હજાર શિષ્ય જેનું એના નામનું ગાય ગાય બઉ સારો માણસ છે मैं कहते हैं परीक्षा करीक्षा लेवाठेलू वे लाभा थी मैंने के प्रणाम कर दादा ते छोरा કાસન દંતપલામ કરે ત્યારે મે કહ્યું કે આ આડમાં ક્યારેય પણ જે જનરેશન નથી પાકી તે જનરેશન આ પાકી છે જનરેશનનો ફેરભાવ હે ને કોન્સ્ટન્ટ કરેલા હે તમે ટ્રેન કરેલા હતા કે તમે ટ્રેન કર્યા તે તો કરે પણ મે માલ હોય તો ટ્રેન કરું ને ના એટલે તમે ટ્રેન કર્યા એમ હા બદમાસ ને હું બનાવું પણ આ ચોખ્ખો માલ તો ઓલરાઈટ બની ગયો એટલે મેં શું કહ્યું કે આ જે જનરેશન છે ની ની અમારા કાળમાં તો હાવન્ટી આખો ધારો દાનતું ક્યાંથી લગન ક્યાંથી વૃદ્ધિ જાગ્રત અત્યારે જે ગામમાં જાય છે ને એ આખું ગામ શું કે છે ભાઈ તમે તમારું ગામ કલ્યાણ કરી નાખ્યો ચા દળ જાય એવી એવી વાતો બને બતાવે घर में सुख शु कब आपे मारे तो हसी जे गांवे जमीन पर बेसी जे जमीन पर बेसी बादा भक्ति कर दादा क्या मारे नीचे के मन जे बुद्धि नहीं बु क હાથ ફેરી નાખે છે અને બદલાવી જોયા ના ચાલે આટલા બધા ડોલર ખાધા તો આવા ના બારબોડા ખાય માથું મૂડાવે એટલે શું મમતા છૂટે તો શું કહે મમતા છોડી શકો એમ છો શું કહ્યું ઇન્ડિયન કેવાયુ છે ઇન્ડિયન પ્રજા અને દેખાય અનાર્ય અનાળી થઈ ગયા જેમ તેમાં ચોરીઓ જેમ અંત લુચ્યું જેમ અંતે આ તમે તો બઉ સારા રહે છે હજુ એટલું સારું છે બા નીકળ્યા તે આટલા સારા રહ્યા છો તમારી દ્વારા એમને ભેગા થયું પુનર્જન સમજે છે ને અમને મિશાન સમજ નહીં અને કલાક નું વર્કશાપી દઉં ભાઈ માલ છે માલ છે ત્યારે પૂજા કરે આરતી કરે બેન નથી ફીટ નહી થાય તારા કામ નું નથી કારણ કે પુનર્જન સમજ્યા સિવાય જે આપીએ ને તે પહોંચે નઈ શું કહે મારી પડે પછી વળે નઈ સોલ શું એ શું બહુ ડબલ ગાતા આપવું પડે આપડે મુ ગણેશ એ લોકો ત્યાં જતા હતા કે દાદા એ લોકો આવે છે જે કરતા કર્યા કરો તમારા સમજે નહી છે નથી ખબર ને સમજાવો ને ખબર નથી આ તો બધા જાણે છે કે મારી આવું છે આ તો બધા જાણે છે અમે આખી દુનિયામાં તપાસ કરી તો પૂર્ણ અમે હિન્દુસ્તાન એટલો જ માનો છે અને બીજું બીજા દેશો માનતા નથી માટે અમે હિન્દુસ્તાન નું એક્સેપ્ટ કરતા નથી તમે વધુ વોટિંગ લોકો મસ્કેત એમાં વોટ ના ચાલે કયું કહ્યું અત્યારે ગરીબો ને શ્રીમંતો ભાગ કર્યો હોય તો ગરીબ વધે કે આ બધો બધી વધે ગરીબ વધે ગરીબ જ પુનજન્મ સ્થાપિત કરી આપશો મે હિન્દુસ્તાન માં કરી આપે નહીં ત્યાં એ બધા છે આ આપડા જન્મ્યો આ બે એક બહુ સુખી છે એક ખાવાનું નથી એક રાજા જન્મ થયો છે આ બધા પુરાવા દેખાડ્યા પુરાવા તમને ગમ્યા નહીં અમે તો એક જ માની હોય ક્યાં ભગવાનની ઈચ્છા થઈ બોલો આપણું આપડા બધા લોકોએ કહ્યું લીધું શું કહ્યું બહાર ન આવે એટલે તમે સાયન્ટિસ્ટ એટલે સમજાવો મેં વિચાર મારી પાસઠ વર્ષની ઉંમર પછી મને કહે છે સમજાવો તો હું પાંચ વાર સવારે જોયેલો પાંચ વાર તમે સાયન્ટિસ્ટ થઈ રીતે પાંચ વર્ષ ના સીધી ટાઈમ મળ્યો કહ્યું મારે જાણવું જ છે પાંચ ના હોય એના તમે સાયન્ટિસ્ટ એટલે હું તમને હું તમને એનું છે બેઝિક નોલેજ આપી દઈશ ડિટેલમાં તમારે કરી લેવાનું કહ્યું શું એટલે ડિટેલ થઈ તું નહીં આપું કારણ હું નવરાશ નથી ડિટેલ બેઝિક્લેનમાં આવું છે તક ના અભ્યાસ થઈ ગયો એટલે મેં એને કહ્યું આ તમારું મન છે ને આ બુદ્ધિ આ શરીર ખરું નઈ કયા ભાગને શરીર કહો પણ ડોક્ટર કહેવાડને શરીર કેમાં ને તો ફિઝિક છે ને ફિઝિકલ જે તો કાપી શકાય ગાળ કરી શકાય જે તો ફિઝિકલ છે બોડી છે શું છે બોડી ફિઝિકલ છે એ બીજી વસ્તુ છે આપણે ખબર નથી પણ હવે તો છે ખબર નથી પણ હોવી જોઈએ આ પી છે ફિઝિકલ થી જુદી સ્પીડ છે હેગડે ન જુદું છે જો કાપી શકાતું હોય તો બધા લોકો કપાય એનું આપડે દેખાવા એટલે પછી આ ચક્રો શીખાય ને ત્યાં જવું પડે ચક્ર કરે છે મન મને ઠેક નથી એક પાછળ ખબર પડી જાય છે કીડી પાસે પેઢી હોય ખબર પડે તો એટલે આ બોડી કમ્પ્લીટિવ કેમ બોડી ની મારફતે ઠંડી અસર થઈ એટલે એની માને ઉપર જી છોકરા હોય અને પછી એકદમ વેધર પધરી ગરમી લાગે તો છોકરાઓ ખરા ખ્યા કરી ના કરે ઇફેક્ટિવ છે બોડી ઇઝ કમ્પ્લીટ ઇફેક્ટિવફેક્ટિવ એન્ડ સ્પીસ ઇઝ કમ્પ્લીટ ઇફેક્ટિવ મેં એને એને એક્સેપ્ટ કર્યું ભણેલો ખર આમ તો તમે જયારે સમજી શકો છો ના સમજી શકે ન પણ હું તો મને કે છે હું મારે ઇફેક્ટ જાણવું નથી પુનર્જન્મ છે ઘરમાં પણ ઇફેક્ટિવસે અને તે એવી અસર થઈ હતી કે બચ્ચાનું આગળ નીકળી બહાર શું થયું હા બચ્ચાની આગળ કેટલી આમ જ અડવા તો આપણે બધી જોડે જોડે પણ અંદર હોય તો ઉપર બંધ કરી શકાય લોહી બંધ કરી શકાય પણ અડવા રે એટલે લોહી બંધ થતું સમજાય છે તમને પછી બધા સમજાય છે તો આ બંધ થતું હતું એટલે આ મિશનના હોસ્પિટલના ડોક્ટરો કે છે આ ભાઈ થોડા લોહી પડ્યા ગયા છે મરી જઈ છે મારે કોઈ ઉપાય હોય તો સારો પડે ડાક્ટરો થયા પછી એક બાઈ આવ્યા ગયડા પંચોતેર વર્ષ નો તે આવ્યા ડાક્ટરો ધીરજ આપી કે ભાઈ તમે બેસો બીજા આ તમારું કામ નહી કે છે એટલે ડાક્ટરો સમજ કોણ આવ્યું અમારું કામ નહી અમે જ કરનાર મુજબ તમારું કામ નહી કે છે એટલે ડાક્ટર સમજ્યા કે લોકો કરશે કે ઘરમાં ખરીઓ સગાઈ ખરીઓ ખરીયો જોઈ લો તમે કેવો ખડિયો જોઈ તમે કિમલી વાળો કિમલી વખતે ખડિયા જોઈ લો ખડીયો જોઈ લો સહીલો ખરીયો જોઈ લો ના એ આવે છે પાણી પૈસા નો ખડિયો અને બે પીછા નો ગાતે ખરીઓ મા જે કહ્યું ખડીયો હરગાવો ખડીયો હરગાવ્યો અને પછી આમ જોઈ લીધી બઉ બઉ ધજાયું નથી ને કારણ બાળ બઉ કોમળ હોય શું કર્યું આમ જોઈ લીધું ધજાયું નથી એટલે ખેંચી લીધી પટ્ટી ડોક્ટર ડોક્ટર તાજેબ થઈ ગયા હો આ તો બધું સર આ રીતે ચાલતો લાગે ડૉક્ટરો परंपरा पर प्रश्न क्या आगा मैंने क्योंकि मेहरे उत्पन्न इफेक्ट थे खरी ના કોઈ ના થાયું ચક્ર ચાલે સમજ નથી દાદા કે આપેલું આ જગત બધું આ બધા ખાય છે પીએ છે આ દુનિયામાં કોઈ માણસ કશું કરતો નથી ક આ આ તમે સમજવા તમને એટલે હું જ્ઞાન આપું તમે શું કહું કે વ્યવસ્થિત કરતા છે તમે કરતા હતા નહીં વ્યવસ્થિત કરતા છે ભૂતકાળ કોણ ભવિષ્ય પાંચ આજ્ઞા મળવું આત્મા ગઈ વસ્તુ સોચે નહી આગમ વાંચ્યા નહી વર્તમાન વર્તે સદા શોક જ્ઞાની જગમાય કશું કરતા નહિ ખતાઈ કરે એમ પછી ખોટ જવા મળે તો આપડે કઈ શેર કેમ આમ થયું અરે શું ભગવાન લૂઠ્યો તું લૂઠ્યો હતો ભગવાન લૂઠ્યો બોલે કમાયો હું કમાયો અને ખોજ ગયો મારા એ લોકો એમને છોકરા ના હોય એ સાત ને ગ્રહો છોકરા ના હોય પણ સ્ત્રી તો હોય ને એટલે પણ છોકરા ના હોય પણ સ્ત્રી જોડે બેઠા હોય એટલે આપણે ફોન કર્યો સાત સાત નો થયેલું એટલે સાત સુધી ઉભા થાય કોણ આવ્યું અને કમાયો ઘડી સારી થઈ તારી બેન પાસે થાય તમને કેવી લાગી પૂછતો નથી ખારી થાય ને બોલે એટલે ખારી કંડ નથી ખારી કંડ નથી આ તો આની પાછે બીજી શક્તિ કામ કરી રહી છે તમારી પરિણામ શક્તિ પરિણામ શક્તિ જે વાત કરે ને તે ઇફેક્ટ છે આ તો સુ છે વાત કરી લો તેરી ઇફેક્ટ છે આ યોગથી કઈ આને નાખી શકાય ખરી આ શક્તિને સુગરે યોગથી આ શક્તિને નાખી શકાય ખરી કઈ યોગથી આ પરિણામ શક્તિ કયો ને તમે હા એને નાખી શકાય ખરી है योग मनोयोग मनोयोग योग अतः ज्ञान नहीं पर मनो योग ये योग ने तो मनोयोग आत्मा ने धर्म स्थान मड़ाई दे આખા શરીરમાં જે આત્મા છે આત્મા હોય ત્યાં સુધી હાથ બંધ હોય નાડી બંધ હોય અને એને ઉધેર ચડે નહીં જીવન છે ઉધેર કરે પણ સાડા મૂળ આયસો એના સાસો સાસ અસગ જેટલો વખત રહ્યો એટલો વખત એને વધારે બે હાજર રે અત્યારે ઉતા આવડે એવું નથી હાજર વર્ષ સુધી પછી કેવા ચાલે મારા ગુરુજી બે હાજર વર્ષથી મને શું ફાયદો તારે તું માય રાખ ને તારી વેજે બે કરજો મને ફાય મા આ પ્રોડક્શન નથી ગુડ પ્રોડક્શન માં બાય પ્રોડક્ટ બધા ખેતી જાતના બાય પ્રોડક્ટ વખત બગડે ટાઈમ બગડે તમારું ઉપરી કોણ છે તમે જોડો તમારું ઉપરી કોણ છે આત્મા હેમા આત્મા તમારું સ્વરૂપ છે તમે જ હાથમાં છો પણ ખ્યાલ ના હોય ત્યાં સુધી તમને શું લાગે તમારું ઉપરી કોણ છે જે લાગે કોને મન તો જીતી શકાય છે ઉપરી તિઝ કરવી પડે શું કરવું પડે જીતાય નહિ ઉપરી કોણ છે આ ખાસ દરેક માણસો ઉપરી કોણ છે એમની બ્લન્ડર્સ અને મિસ્ટેક બે જ ઉપડી છે પોલીસ વાળા તમારા ગાડી આવતા ભાઈ અને પોલીસ વાળું કે આવતા રહો ભાઈ एक <laughs> भूल कर सो <laughs> तो उपरी हूँ एक भूल नहीं करी मैं कितना બોલ ભૂલો તમારી ઉપરી છે અને બ્લેર તમારા કેમ બોલ તમેલું છે બ્લન્ડર મિસ્ટેક આ જગત ને ઉપરી છે અને અત્યારે લઈને તમારે આ બધું ભોગવું પડે જો બ્લન્ડર ને મિસ્ટેક નહીં હોય તો તમારું કોઈ નામ નહીં હજારો ચોરો ની વચ્ચે રહે છે પણ તમારું નામ ના છે શું કહે તમારી મિસ્ટેક નથી એવું આ જગત એટલું બધું ન્યાય વાળું છે એટલું બધું ન્યાય વાળું છે એક્ઝેક્ટ ન્યાય વાળું છે શું માત્ર ન્યાય છે હરે પણ થાય સેકન્ડ એવું આ જગત ન્યાય વાળું છે તમારે સીધા થવાની જરૂર છે જો હું સીધો થઈ ગયો મારી સુધી મને સીધો કર્યો છે કેટલા કચરે પણ વ્યવસ્થિત શક્તિ થી જો બધું થતું હોય તો આપડે બ્લન્ડર કરી એમ કેવાય કેવી આગળ બ્લેન્ડર તો જેને જ્ઞાન નથી લીધું અને પછી હું જશો નહીં હું જશવંત ખરેખર તમે હું કઈ ના મારું નામ શું કહે તે બ્લેન્ડર કેવાય જે તમે છો એ જાણતા નથી અને જે નથી તેનો આરોપ કરો છો એમ નામ બ્લેન્ડર શું જે તમે ખરેખર જે જાણતા નથી અને નથી તેનો આરોપ કરો છો વ્યવહાર થી બોલાય તમારે હું જશનભાઈ હું એમ કઉ છું પટેલ છે એ ખરેખર હું નહીં જવું છે શું કહ્યું લાગુ છે થોડા વાર પછી ઘરે પણ નહીં આવે એ ભાન અમે કરાવીએ પછી મિસ્ટેક તો તમને પોતાના માલમ પડે કાઢીયાદ કરો મિસ્ટેકો ને એટલે જેમ જેમ મિસ્ટેક તમારા માં આવતી જાય કાઢતા જઈશું તેમ તેમ ચોખ્ખું જાય શું કયું એટલે બીજો કોઈ ઉપરી છે નહીં ભગવાન કઈ ઉપરે નહીં ભગવાન તો તમારું સ્વરૂપ છે એને ઉપરી બનાવે બચાવે હે એ તો શું છે ભગવાન તો અંદર બેઠા બધા તમારી વચ્ચે મારી વચ્ચે ક્રિએચર એટલા બધા છે કે દુર્વાજથી ના દેખાય દુર્બી ના દેખાય ભગવાન પોતે બેઠા છે એ ઉપર નથી ઉપર બાપુ ફરીને સાયન્ટિસ્ટર છે આપશે પોસ્ટ મેન બેઠા છે અને એનો ધંધો શું છે જીવ માત્ર ને પ્રકાશ આપવો એમનો પોતે પ્રકાશવંત હોય જ્યોતિ કરવું હોય અને જીવને જ્યોતિને પ્રકાશ આપવો એમનું કામ છે દરેક જીવને તો સાહેબ ચોરને હું આપોરને મારું બધું હાડકા મારે ચોરી કરી સાહેબ તો તું પ્રકાશ છે પણ જવાબદારી સારી કે તું જે જવાબદારી સારી તક મારું દહન આપવું શકશે તો જવાબદારી તમારી જોખમદારીર ના સમજે નથી ઘુસતું ગુસે આ બહુ કાળો પડો ના આપે માટી વધે પણ આપે દેખાય કાળા નહીં પાણા જવા ને તારા બહેનાર ચલો તરવાય દાદા આપે એમ કહ્યું કે હું બધે જોઈ આવ્યો છું અનુભવ આવવું જોઈએ તે અનુભવ માં ના આવી સમજ માં આવી ગયું મને શું થયું અનુભવ ના અને એ મારે ઉતાર નથી એ જો ઉતાર કરો તો કામ થાય નઈ આ લોકો હવે એક દાતા ચાલ્યા ગયા બધું રખડી મરે કઈ આવ્યા છતાં બધા કામ થઈ ગયા છે ને થાય પછી આવશે આવેલું આવેલું કે જતું રે નિમિત છું સમજાવશો આ ઘે અહીંયા કોઈ ઘેર સુઈ જતો અને પલંગમાં સુઈ જતો પણ ઇન્ડિયા માં ઇન્ડિયા બધે ફરેલો રાત્રે दरक महात्मा तुम्मा चूरा बच्ची विभाग है है से समझन पर एक पचास हजार अतर के દાદા રાતે દેખાયા છે અહીં કાંઈ ખબર છે ત્રણ દિવસે વિધિ હજારો માણસ ને ત્યાં આગળ માં દેખાયા દાદા અને ચોવીસે કલાક નિરંતર કેટલા દેખાય ચોવીસે કલાક એક સેકન્ડ પણ થયા છે અહીં અમેરિકામાં કેટલાય માણસ ચોવીસે કલાક હોય અહી લોસ એન્જલ ચોવીસે અહી તમારે દૂર દર્શિમાં ચોવીસે કલાક આગળની વાણી છે ભરવાની કરો ને એ ક્યારે ભરવાની કરશો તારે તમારું આ બધું કામ પૂરું થઈ જાય તાર તમારું નથી બાર નું કામ હશે ત્યાં હવે કામ જ નઈ વાર છે પચાસ હજાર દુખી કોઈ નથી દુખ ના રહેવાથી શું કહ્યું ભૌતિક દુખ હોય પણ ના રહેવાથી सूक्ष्मताओ ब दरक जो लोग गई काले मैं तो आया था बपोरे साढ़े तीन वगे અને સાડા વાગે પાછા ગયા તો હું તમને મુકવાયા છો ગાડીમાં કેવું પડે એ કઈ રીતે શક્ય છે બધું શક્ય છે એક માણસો બધું આખા આખો ઉઠી શકે તે શક્તિ ત્રાસ આટલું બધું શક્ય છે અનંત શક્તિ આનંદદાયક ને જાણવા એનો ગરબા સાંભળ્યો ગરબા સાબર બાંધગઢ એક જ શબ્દ ને જુદા શબ્દો કે એકદ એક જ શબ્દ બે જુદું જુદું કહેવા માંગ છે કે એક જ વસ્તુ છે એ બે વસ્તુ કહેવા માંગ્યા છે તમને નવા કવું વાત બે ટાઈમ બે મિનિટ બગડ છે બે ત્રણ મિનિટ હોય છે ને કુંભાર આખો દાડો ચાકરા પાસે બેસી અને આખો જાતે પેલા પછી રૂકવા મૂકે બનાવે પણ જમવા જમવા ગરમો નાખ્યો અહીં ચાકરે ચાકરે બેઠા બેઠા ખાઈ લીધું અને પાછું આખો થાય છે અને આખો થાય છે બનાવ્યા બોટવા અને પછી રાતે દસ વાગે લઈને શું કરવા માંડ્યો એક લાખ ની લઈને ભાગ ભાગ કરવા માંડ્યો નહિ ગરભ કેવાય શું કેવાય એટલે આપડે જવું ના ગાડી શું એ પછી ઘરે પછી બંધ બંધ કરે ઘરે ગરભોધ કર્યા કરે ઘરે પછી ભાગી ભાઈ ઘરે એના એવું કરે દુધિન સાઈકલ આવ્યું કે કોવિંદ પેલો ઘરે પછી ભાગી નાખી કોવિંદ હવે ભોજગઢ માં શું કરે કે આપડા દેશ માં હોય ને તમે ત્યાં છોકરા યા કરો ભાગવ વાગે નક્કી કર્યું